સંઘાત નથી આ રિયલ વસ્તુ છે આ બધા રિલેટિવ આગળ વધારે રિલેટિવ ધર્મ સાચા નહી રહ્યા जो मत एक मतारेन मत मत धर्म धर्मज नहीं रहे संप्रदायिक धर्म थे गये દિગમ્બર સંપ્રદાય ના હોય એટલે પારસી હોય મુસ્લિમ હોય બધાને આ જૈન હોય હોય બધાને માફક વાત ત્યારબાદ માણી હોય કેવી આ એકાંતિક હોય ત્યાં કોઈ જાય નહી એક જ જાત બધા માણસો આવ્યા કરે મતવારો મતવારો बद मत भेगाधि विराग वाणी सर्व दुख नो क्षय थी साव दुख नो क्षय थे, थे, थे। કંટાયા શું બૌસાર થી નથી ભર્યો અંદર શું કે ભર્યા નથી મતગચ્છ નાનપણ થી અંદર થી નથી ભર્યો એમ એટલી ઈશ્વર ની કપા ના પાડે ના બરોબર છે બરોબર ના પાડે અંદર થી ના પાડે એટલું સમજણ નહોતી સમજણ નતી પણ સમજણ વગર ખબર પડી અનસમજ માં નાનપણ છે નાનપણ છે પૂર્વ ની લાયેલા કોઈ ધરપકડે કે પૂર્વ નું ન હોય ન બને એક શબ્દ અંદર પડી ગયો નહીં ચપું કામ લાગે તે સુધી અને આ તો મત ને ઘટ છે તો ગરમ પાના નથી આથી પાડ બંધ ગરમ પાના નહિ હજી જાનવર ના આવે આ માણુસ અવતાર જતો રહે કારણ કે રૌદ્યાનધ્યાન થાય ને એ જાનવર ને આવતા નિશાની જાનવર ના આવતા નિશાની ભગવાન કઈ કહેવા આવે નહી ભગવાન આ તો ધ્યાન રૌદ થાય એ શું થાય અને ફળ શું મળે મનુષ્ય પણ ના મળે મનુષ્ય પણ તો અડધું ધર્મ ધ્યાન હોય અને અડધું આત્્યાન હોય ત્યારે મનુષ્ય મળે આ તો રૌદ્ર ધ્યાન નો કાઢવાનો કાઢ્યો છે સાધુ આચાર્ય બાવા બધા ધ્યાનનો જ કાઢવાના કાઢ્યા છે બેટા સીધી જીવો સીધે શી રીતે ભગવાન કે છે સીધો સીધો ગુજો પણ સીધે સી રીતે સ્થિ રીતે ભગવાન તો ઘણી સીધો હે સીધો ગુજો સીધો ઠીકડી સીધે પણ માણસ શીખ સીધે ઠીકડીને ઉતારીએ રીતે સીધી જાય જાય મૂળ માં ઊંધું છે આખી મૂળ માં ભૂલ ચાલી જાય મૂળ માં જ ભૂલલાલ ભાઈ ખરું કે આખી જુદી ફર્યો પણ મને કોઈ જગ્યાએ કેમ આ કૃપા એકલા ની રાત સાચવી લાગી સાહેબ એ તો જ્ઞાની પુરુષ છે એ વાત બે મત જ ના હોય એની વાત ગમે નહીં પ્રાપ્ત ઠીક હે અને અમે નહી હોઈએ તારે સંકિત નહી ધર્મે પ્રાપ્ત નહીં થાય ઠીક હશે કારણ ધર્મ ક્યારે પ્રાપ્ત થાય આર્થ ધ્યાન દૌદ્ર થાય જાય તારે તો આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન ગયેલા કેટલા શેપાઇટલા સંસારી માં બિલકુલ ના રહી શકે એવું છે સમજણ આવે તો સમજણ આવે તો અને મતગત ના મતગત ની મજબૂતીઓ મતગથ ની ભળવાડ્યો મતગત ની મોત ગયો આગ્રહો નિરાગ્રહો દુરાગ્રહો ભગવાન નિરાગ રહ્યા હતા કેવાયા હતા અને આ તો સદાગ રહી ને દુરાગ્રહી ગયા તમે કહીએ અંધારું થઈ ગયું તો તમે મને કહો બાર સાહેબ અજવાડું છે તો ફરી તો તમે વિનંતી કરું કે તમે જુઓ તો ખરા બાર તપાસ થઈ જાઓ ના બાર અજવાયું છે જ્ઞાનીઓ તો કહી ને ચાલતા નહીં જાય જો સીધે એવો હોય નઈ તો બે ના સીધે તો કરુણા કરે તો કરુણા કરે કરુણા કરે અને નહી તો પછી બેહી ના રહે શું પરિવાર આ તો કેટલાય કલડું નથી કલડું બદલો માં અલગ છે કેવો છે મહાવીર ભગવાન ગયા પછી પૂર્વ વિરાજ નીચે ઉતાર્યું પણ સીધું નથી કે પાકું થયું તા તો નીચે ઉતાર્યું એમને કાથું ઉતાર જ નહીં કોઈ કાથું ઉતાર્યું આમ દોણા દબાય હોય ચઢિયા પછી ઉતારો છે એટલે કાપી ઉતારતા એ સીજી ગયું એ શબ્દ મા છે શું છે આપડે એટલે ખીચડી સિદ્ધ થઈ કે છે ઉતારી વર્કો વરવા દે ત્યારે સિદ્ધ થાય ને આપણે અહિયાં આપણે સંકેત મળે ને ત્યાંથી ચઢ્યું કે છે હવે ચઢ્યું છે દોરણા દબાય ગયું એવું કહ્યું ના કહો એટલે આ શબ્દી બેસી ગયું છે વગાર કરે ને એનો એને થકારો ક્યા છે ને જે ગરમી હતી વાય નહિ પડે છે સંસ્કાર આપ્યા સાચ ને સંસ્કાર આપ્યો આપડે દાહ કરી આથા બથાણા સંસ્કાર આપે એનો માણસ આ સંસ્કાર આપીએ છીએ સમજો ની વાયડી ચીજ ને સંસ્કાર આપીએ તો વાયુ ના થઈ જાય હા અને ગરમ ચીજ પડે તેમાં ઠંડક નાખીએ છીએ શું કહ્યું ના ગરમ ના પડે એટલે આ તો આપણું આપણું રસોડું તો ધરાખરું છે એમાં ઊંચા મોટી પીનમાં ચીમતી બે વસ્તુઓ છે એક આદુ અને ગરદર બે બહુ મોટી કિંમતી વસ્તુ એમાં આદુ તો હું જ મોટા મોટી કિમતી આદુ તો જેટલું વાપરો તમારું શું કહ્યું આ બધી ચીજો માં આદુ જેવી કોઈ ચીજ નથી લાવ એવું કઈ નઈ ઓછું ઓછું વપરાય છે વપરાય છે વધારે બાપર આદુ ને આદુ એવી ચીજ છે કે બહુ સારા સારી ચીજ આદુ છે ઓછું કરે એટલું જ આદું એટલું જ એવું છે માટે આદુ વાપરવું કે આ ઉમરે શરીર સારું હોય તો ચાલે ને હજુ તો જ્ઞાન લીધા હજુ જ્ઞાન લીધા પછી જ્ઞાન પસારવું પડશે ને કઈ લઈ લે કાપી લાગે ચાલે પચાવું પડશે એ થોડો બધા સોલ્યુશન થયા પછી વર્ગ નથી બધું થઈ ગયું સર્જાય નહીં ધર્મ અમારું તમારું થયું મોક્ષ માર્ગ ને આપડે કોઈ ધર્મ જોડે લાગતું વસ્તુ જ નથી આપડા બધા મનુષ્ય લાગતું વસ્તુ કેવું છે જીવ માત્ર જોડે લાગતું ધર્મ જોડે લાગતું વસ્તુ નથી એ તરફે રસ્તુ છે આ કાર એવો જ નથી આ તો મગ છે બધા શું છે પણ ચોટો છે આખા જગત નું કલ્યાણ થાય એવું છે પણ એમ થોડી જાગૃતિ અંતરાય પૂજા જોયર ભાઈ તમારા અંતરાય પૂજા તમારું કામ ચાલે અંતરાય પૂજા હું તો શું કરું છું હું તો નિમિત્ત આવીને કેટલા વખત થાય તમારે છે પ્રગતિ બઉ પ્રગતિ મંડાય છે કેટલાક અલગ રહેશે ઘણો ઘણો વખત બહાર ના ચાલે મહાવીર ભગવાન જેવું અમારી આજ્ઞામાં કઈ એક મિનિટે સમાધિ ગઈ નથી છોકરા પડાવી બધા મહાત્મા થોડી પડાવી થોડી પડ્યો તોય સમાધિ નથી હું આજ્ઞાની બહાર ચાલુ તો મને કચે ન પછી ગાયો બેસો બધું છે ભાઈ છે ઘોડીઓ છે બાપા છે બધું છે પણ મને તો સમાધિ મારી ગઈ બ્રાહ્મણ છે હવે આવ્યો આવ્યો તાર મે પૂછ્યું હતું કેમ આવ્યો છું દાદા મને તો તમે કહી આપો આવ ત્યાં દુનિયા સહન થતી નથી પણ કઈ ધર્મ પરમી નાય ના ધર્મ ધર્મ નાગ્રા સ્વામી રાધા સ્વામી ગયો ના મળી સ્વામી ના કોઈ મન તો ના દેખાયું દો ને દેખાય પણ મને દેખાયું કઈ ચિંતા ચિંતા ઘટી જાય ના જરાય ચિંતા ગોટલ ફરી મળ્યું રસ ના નીકળે આપડે જોઈએ ને કઈક ક્યારી નો ગોટલ ફરી હોય એમાં નીકળે ખરો એના માળા પર ગોટલ ફરી દેખાય પછી મેં તો તારે મોક્ષ જોઈ તક આ મોગીને મને આ સંસ્કાર જોવા થાય મારો નથી થોડી પહેરાવી જોયું ને થોડી પહેરા નાટક કરતા કરાય પણ પાંચ આજ્ઞામાં નિરંતર અને ટૂંકાઈ ગયેલી દેખે ઉપર થી હિમ પડ્યું હોય શુદ્ધાત્મા દર્શન કરી પાછો આવે શું કે આજ્ઞામાં એટલે કોઈ વખતે તકલીફ આવે છે તરત જ હાજર થઈ જાય સિંધી નો છોકરો નો છોકરો જય સશ્રીલાવો રાજ એ તો મને હા બસ કનેક્ટ કનેક્ટ સીરાન તો જલ્દી ચાલવાનું ગાઈસ સહીદાર આવું જો જ્ઞાન મળતું હોય તો અત્યારે જ જોઈએ છે હમણાં જ જોઈએ માં જોવાયું નથી આઝાદી છે મોખ તો મોખ ની કઈ વાત છે આ મારી મનુષ્ય પણ મળે તો સારું છે મનુષ્ય પણ શું શીખવાનું નથી મનુષ્ય પણ એની નાદારી નીકળી છે શું થઈ છે મનુષ્ય પણ નાતાળી નીકળી છે કારણ લોક કહે છે મનુષી રીતે જતું રહે તાર હું કહું મને તપાસ કરી દે વિચાર પાછળતા આવે છે કે દેવગતિના આવે છે એટલે સુપર હ્યુમનના વિચાર આવે છે સુપરનું કોને કહેવાય દેવગતિ કોણ જવાનું હોય કે તમે આ બધે હો બે એક વખત નુકસાન કર્યું તો ફરી એમનું કામ પડે થાય એ તમારી ગુણકાર કરે ફરી પાછું એમને કામ પડે થાય તમે અવરું કરો એમને કામ કરે તમે અવરું કરો તમને પાછું કામ કરે એ સુપર હ્યુમન માં ફરી કોણ પાછા આ બજારમાં લોક દેખાય છે પાછા આવવાના છે ચાર પગ ના દરિયા છે શું છે સર આ બે પગ થી પડી દેવાય છે આ કાળમાં બે પગ શું પાછળ આવે તમે એને નુકસાન કર્યું હોય તો એ પછી વખત આવે તો તમને પણ એ નુકસાન કરે ને હવે ભાઈ પણ તમે નુકસાન ના કર્યું તો તમને કરે નહીં કોઈ ભાઈ ને અને તમે એમની પણ એ ભાવ ન્યાય લીધો હોય ને એ તો તમારી પાસે ન્યાયી ભાવ લેજે તમે કાળો કર્યો તો તમારી પણ કાળો કરે એ મનુષ્ય આવે ખરી હર હોય બાકી આખો દાડો વિચાર લોભનાલ લોભનાલ કઈ પડાય ગયું અણહુ પઢાઈ લેવાનું અણહસ ભોગવી લેવાનું આ પાસતાની નિશાની છે આખું વર્લ્ડ હમણાં પડી છે અણહસવું કેમ કરીને પડાય લેવું એ તો ભેગું નહિ થયું ને એટલે કે છે કે આ બધા મિશા વાળા હું થાય તો હાથમાં હાથમાં આવે તો પણ ના લેવું ત્યારે એ ફરી મનુષ્ય થાય કેવું ધ્યાન સંપૂર્ણ પ્રમાણે તેના જો પછી તો બે પગ ના ચાર થાય લોકોના ખેતરમાં ફેર્યા લે ભેંસ થઈ હોય દૂધ આપ્યા કરે છે રૌદ્રૌદ્ર ધ્યાન કોની પાસેથી વધારે પડાયેલું તે પેલો કાપડીયા લુગડા ફેર ખ્યાલ કર્યા મારા ફેસ શું કરે આ કલાકેથી શીખી લાયો કારણ કે ભાઈ મારે ચાલી વાર પછી આટલું બધે એટલે પણ ચારી વાર લાયણ ચાલિવાર આપીને તોલમાપમાં ફેરફાર કરે નઈ તે તોલમાપમાં ફેરફાર કરે રોજે રાતે પ્રતિક્રમ કરે તો તિરંગ ગતિ માં જાય એવું એવું કાર્ય કરે પ્રતિક્રમ રાતે કરતો હોય તો એ તિરંગમાં જાય અને પ્રતિક્રમ ભૂલી ગયો તો ગતિમાં જાય એનું એક એનું એક જ કાર્ય એટલું એક કાર્ય જો પ્રતિબંધ કરે આપે કે ભાઈ મારે આ ખોટું કરવું નથી કરવું પડે છે એવું પ્રતિબંધ કરે તો નહીં તો અલગ જતું અલગ ના દરવાજા એવા રંગીને તૈયાર કર્યા છે મારા એથી બધો તો હિન્દુસ્તાન એટલો જ હિન્દુસ્તાન એટલામાં બહારના લોકો હોય ને બહારના લોકો હિટલ જવાના જ હોય બિચારાને બાકી કોઈને નર્ક બહારના લોકો ના હોય એ લોકો બિચારા એવા છે જ કેવા શસ્ત્રો બનાવે છે ના જાય એ જયારે આ પેલા ઉપર નાખાય ને બોમ્બ બોમ્બ નાખનાર નાખનારા માણસો જાય એ તો વિદ્યા તો જેને આવ્યા આરંભાનો શરૂઆત એ કડે એક આફ્રિકાના મનુષ્યો એ કડ એક અને આપડે ચોમા છીએ ચોમા છીએ છઠ્ઠા માં આફ્રિકા એક ને પેલા ઓસ્ટ્રેલિયામાં બધા છે જંગલી છે અમેરિકામાં છે અને અંગ્રેજો બીજામાં હોય કોઈ બીજામાં હોય ને આ મુસ્લિમો ચોથા માં હોય આ ચીના ચોથામાં હોય આપણે હિન્દુ સમાજ નો પાંચ મોટો બે માલ ને એટલે જડતો જડતો માલ ચિમ્પાજી બોલાયું ચિમ્પાજી એ મામા ના દીકરા અને આફ્રિકન કોઈ નો દીકરો અધ્યાત્મી બહુ એવું ફૂલ્લી ડેવલપ થયેલા એ જો અમને માર્ગ ના મળ્યો તો વરંખ માં લે તો વરંખ લાય જાનવરની ગતિ માં જાય જાય કહ્યું ને માર્ગ ના મળ્યો અને માર્ગ મળ્યો તો દેવગતિ માંથી નહીં તો એવી સમજણ ને કેટલી વાર અમે આવી છે આર્થ ધ્યાન રૌદ્રન ના કરવું જોઈએ કાકી કે આપણાથી સા કોઈ સેવા કરવી એવી નાનપણથી ભાવ છે બરોબર એ ભાવ સારો ભાવ છે પણ બીજા બીજા ભાવ છે ને એ આતને રૌદ્ર ધ્યાન એ તો આપડે તમને ક્યાંથી અંદર પડી પાછા એવી ઈચ્છા પઢાવી લેવાની કેવી પઢાઈ લેવાની પઢાઈ લેવાની પઢાઈ લેવાનું કઈ હાથમાં આવે તો ઈચ્છા નહીં એ બરોબર છે એટલે ભાવ સારો કેવાયો એ ચોખ્ખો ભાવ કેવાયો પણ ભાઈ હવે કેમ થશે આજને માટે ખાવાનું નથી તે આજે આજે અર્થ જન તો એ આખે ધ્યાન કહેવાય છે અને ભરસાણા પછી ખાવાની ઈચ્છા કરે આપડે હોય અને ભરસાણા પછી શું કરીશું તેને રવું દે ધ્યાન લઈ ગયા શું ખબર પડે ખબર પડે ભગવાને શું કહ્યું કે આ દુનિયા મોટા મોટો અહંકારી કોણ કારણ જે પોતાની ચિંતા કરે છે તે શું કે છે મારું આમ થયું છે આમ થયું મારું શું થશે જે ચિંતા કરે છે એ મોટા મોટા કોણ કેવાય અહંકાર અહંકારી સંદાસ જવાની શક્તિ હોય તમે જોઈ લો એ જયારે અટક્યા તાર ખબર પડે કે આપણી શક્તિ નથી આગળ ધકેલ ધકેલ કરે છે કેવી રીતે ધકેલ છે જાણો છો તમે આ નર્મદા નદી માં આગળ થતી પાણી આવે તારે પથ્થર બધા ગબડે એને કિનારા પરથી પથ્થર કિનારા હોય ને તો આવડે આવડે ટુકડો આવડો ટુકડો પડે બધા ગબડે ભાઈ ખબર ની પાણીના ધક્કા લઈને અને પછી ગબડ્યા પછી શું થાય એ પાણી એમને ખેંચે શું કરે પાણી એને ખેંચે એ નોનો નો દેગો મોટો મોટા ના દેગો હું બધા પડી જાય કેવું સમગ્ર અને એક ખરો પાણી ખેંચી આમ લઈ જાય ને એ ખરો આમ લઈ જાય શિવલિંગ તારે થાય એટલું બધું અક્રમણ થતા થતા આવ્યા તારે અહિયાં ભાડભૂત આવે તારે આ શિવ લઈ જાય લોકો દર્શન કરે છે શિવલો લઈ જાય અને પછી દર્શન કરે તાર્થ ના શિવ સત્તા જ નથી આ કુદરત રે આમથી આમ અથડે અથાય તારે શંકિત પ્રાપ્ત થાય અને શંકિત થયું ત્યારથી પોતાની સત્તા આવે ત્યાં સુધી સત્તા તો નહીં ભણ્યું દાખલો કેટલાક પૂછાય છે હું આ ચક્કર ડાયડી તમે ક્યાં કરે છે બધા પુરુષાર્થ પુરુષાર્થમાં આ તો ગ્રાંતિ છે પુરુષાર્થ છે હું પુરુષ છું એવું ભ્રાંતિ છે પુરુષ કહેવાય જ નઈ આ તો ભગવાને અબળાઓ કહી છે શું કહ્યું છે ભગવાને અબળાઓ અબળા કાર ભગવાન ની પાસે ગયા કેટલાક લોકો શેઠિયા ને બધા મુસલમાનો બધા શું બોલો છો અમે અબડા છીએ અમે પુરુષ છે ને તાર ભાઈ અબળા સાથી કઉ છુ જેનામાં ક્રોધ માન માયા લોતા છે ને હે આનંદગનજી પુરુષ કી શું આનંદગનજી કે છે હું પુરુષી અબડાનાથ ભગવાન તમે તો ક્રોધ માયા લોક જીતી બેઠા છે હું તો એનાથી હારી બેઠો શ્રી કહે છે આ તો બધી ભગવાને હબળાઓ કઈ છે આ તો આ તો હબડાઓ પુરુષને સ્ત્રી દેખાય તો મોછલી મોસલી કૂતરો ને કૂતરી પણ બધા કૂતરો જ કેવાય ને શું કેવાય કૂતરો કૂતરી કૂતરો એમ કેવાય એમાં કૂતરા છે પણ બધા કૂતરો કહેવાય દેગાવ કેવું આ બધી હબળાઓ કઈ છે ભગવાને જય પેલા મુજવતા નથી ને હવે તમને વાતરી ને મારતા નથી ને પેલા તો વાતરી ને મારે માર કરે એવું હવે મૂજવતા નથી એટલે ટપાલ કહ્યું કે મૂઝવણ નથી અમને આવે કે શું કે અમદાવાદ ના સેટ સક્કરી બરાબર બફાયા કરે છે હા તું બરાબર કેટલી બફા છે એટલી બાજુ બફાય ચારે બાજુ તમે બફાઈ રહ્યા છો એવું એવું પડ્યું ઘેર છે અને પાછા કે પુષા સેવા લખેલ ઘેર ડોડાવારો આ તો ભલા આ તો ભલા પથરા ગોલ થઈ ગયા મુઆ ધ્યાન રે તું બારગો જાય તારા મોટા ઈસુ ભાઈ આયા બારગો જાયે શું કહેવાય ચાલીંગરા હે ઠીક છે ચાલીંગરા ચાલીંગરા કેરા એવડા એવડા લખો ને એટલે પછી બધા હીરુ આપણા લોક ભારૂની જાત્રામાં એટલે પછી શાલીગ્રામ લઈ લેજો હા તો દર્શન કરવા જાય સાલીગ્રામ બાર પથરા પડ્યા હતા તે જાય દહેડી દહેડી ને ગોળ થયા મનુષ્ય ગોળ થઈ રહ્યા છે આમ આમ અથડાય છે બહુ જોડે અથડાય છે છોકરા ધોળ અથડાય છે અને પોતાના ઘરના જોડે જ કરે કેવું કરે ને અથડી અથડી ગોળ થાય છે બાર નકમ આવું કેવું ખોટ ખોટ નથી જવાની અથડી અથડી ને થાય છે ભગવાનની મૂર્તિને તો ઘડી ઘડીને દમ નીકળી ગયો હતો કેવું આ તો અથડે અથડે નાકરાઈ ટાઈ ને ગોળ થાય ચકરાઈ ટકરીને ગોળ થાય ત્યાર પછી મને કહે છે અમારે ઘેર વઢનાર વધારે ગોળ કીધું થઈ શકો ચાલીગ્રામ સીધું થશે હારા કરીને ઘડો પાછો હારા કરીને ચાલીગ્રામ થઈ જાવ આ તો જેમ પથરા પડે છે ને કહ્યું નઈ તે ભગવાન મહાવીર કે હજુ સભાના શબ્દો અમને યાદ છે અત્યારે અમને યાદ છે ત્યાં પછી હવે કેટલીક વાત કરી તમને તમને વાત હમઝે ભરી આ બધા મનુષ્ય માત્ર ટકરાતા ટકરાતા ટકરાતા તેમાં પેહલા જે પથરા પડે છે એ નદી ની દેખડે છે તે વખતે આફ્રિકન મનુષ્ય હોય એવા કેવાની સેવા કરે કેવું કરતા યુરોપ માં બેઠું ઈજીપ્ત માં બેઠું યુરોપ માં બેઠું આ બાજુ મુસ્લિમો બેઠું એમ કરતા કરતું આવડો થયો આવડો થયો અકડાયો આમ સાઈ પાંખો થયો બે પાંખો થયો એમ કરતા કરતા અહીંયા આ ગોળ થઈ ગયા ચાલીસ જેટલા જેટલા હાથે ચડ્યા એટલા દેવમાં પૂજા ન જાય હિન્દુસ્તાનમાં બેસવા પછી નફામ જાય હા એટલે આ તો બધું હજુ તો ઘણો કાળ કાઢવો પડશે પણ તે નફો જાય નઈ પેલા તો ચર્ચા ચર્ચે સાર ચે અને જુઆ છે શું છે ભગવાન કેતા વડા પછી માંગે છે શું કે છે યા કૃય ને ક્રિયા ને આત્મા માન્યો એટલે અનર્થ કર્યો એ જ ભગવાન નો નિરાગ્રહી માર્ગ હતો કે મુસ્લિમો દુરાગ્રહી ના હોય એવા દુરાગ્રહી આ થઈ બેઠા છે મુસ્લિમો આવાનું છે બહાર તો માફી તોડી નાખે કેવું બહાર તો ખરેશ વાળા બોલાવે જાય પોલીસ વાળા બગડાવે ચુપ થઇ જાય અને કસ્ટ બી છે બોલે દુકાન થઈને કેવું સાથે વાત કરીએ છીએ ભગવાન ના માર્ગ માં આવું ના હોય પણ ભગવાન એ કેવું વાંખા ને જળ થશે કેવા થશે એવા કે નરક ગતિ કોને કે છે નરકતિ માં શું હોય છે નરક ગતિ માં શું હોય છે અને મરી જાય માણસ એ દુઃખ સહન કરતી બે ગતિઓ એવી છે સામ સામી એક દેવ ગતિ તે ઉર્જામાં છે અને નર્કગતિ માં અપાર સુખ છે ભૌતિક દુઃખદ છે ભૌતિક છે એ ફક્ત દુઃખ શું કાર્યો છે ઊંચી છે હા બીજી ભૌતિક દુઃખ નથી ઉણપ નથી પણ આ મે રાખીશું ઓણપ પાર વગર છે તો પાછા ઊંચ ની આ જગત છે નીચે દેહે પાછા બહાર ભારપા હોય પણ તે દેવ હોય પાછો શું કહું ભારપા હોય પણ શું હોય દેવ ગતિ માં દેવ હોય ભારપવા ને તું પૂછ્યું નઈ ભાઈ મહેન્દ્ર નિરંતર આગ માં શેકાયાત કરે છે પણ નરગતિ ની તો વાત જરા નરગતિ તો પેલી સારી છે બીજી ફીક છે કઈ બીજી ઠીક છે ને તો આ હિમાલય કસે લોખંડ નો હોય ગરમી છે અને પછી ઠંડી પાર તો મોટા મોટા પણ જવાય ને આ હોટેલમાં ખાનારા નાસ્તા કીનામલેટ તો પહેવા કોણ લેગમે કોણ કહેવા દે તો મોટા મોટા લોકો મળે આ લોકો શું પાક કરે આપણે એમની બેન જતી અરે બેન છે વિનંતી કર્કર પાટવ છોડી દે એટલે મારે ચૂપ આરામ કરે એવા થી છે ઘણી સંકટ હોય પોલીસ પોલીસ કરાવો તું જીવતો હું છું પોલીસ ધ્યાન હોય તો તું ધણી ના થઈ પોલીસે ચારગતિ તો બંધ થઈ ગઈ છે બિલકુલ ના પેલા ચાર નરગતિ બંધ કેમ થઈ એ તો રાણો જવા ના મોટા બધા માણસો રાધા જવાનું કઈ રૂપિયા આગળ આવે ને આખું આખું હિન્દુસ્તાન ના ઘરું એવું તો બોલે આખું હિન્દુસ્તાર કરવું જાય તો બોલાય ક્યાં ચોરીયું રેતી પછી આ ચોવાડી રહ્યું છે ત્યારે આ બહુ સાફ ફરડા મળે ને એટલે જરા કાળી માટી પછી રેતી થોડીક હોય ત્યાં રેતી કરે તમારું કાયું છું શું કહ્યું પછી